Jai Dada Pratavad, Tirtha Bhumi Tu Jahat, Tirtha Bhumi Tu Mahat, દા ભગવાના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાના સિંહ જય જયકાર હો દા ભગવાના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દા દા ભગવાના સિમ જય જયકાર હો ભગવાન ના સિમ જય જયકાર દા હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા દા ભગવાના સિમ જય જયકાર જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના શિવ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા દાદા ભગવા સિમ જય જયકાર હો દાદા ભગવાના સિમ જય જયકાર હો દાદા દા ભગવાના સિમ જય જયકાર હો દાદા ભગવાના સિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દા ભગવાના સિમિમ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો જય સચિદાનંદ બહુ સરસ સ્પંદો બોતિ આશ્રમ રોડમાં ફેલાઈ ગયા અમેરિકાથી બધા આવી ગયા સારા એવા ફેમિલી આવ્યા લાગે છે અમેરિકાના આપણા સોસાયટી કેટલા ઘર ખુલ્યા વીસ પચીસ વીસેક ખુલ્યા હશે અંદર અને હજુ ખુલશે ને બધા હા ચાલો વધવા મળ્યું વધવા મળ્યું બાવન કે પચાસ તો છે ને એટલીસ્ટ ફેમિલી ત્રેપન ના જ એક્ઝિસ્ટિંગ એ ત્રેપન ભરાય કલ્યાણ થશે આપણું ખરું જ નહીં રસિકભાઈ દાદાનું વિઝન છે તો હા અને બધા આપતા પુત્રો સંયમધામમાં વરસમાં એક વખત ભેગા થાય એનું કલ્યાણ થાય વરસમાં એક વખત હા ભાઈ પણ તો કલ્યાણ થાય બે ત્રણ દિવસ કરી નાખવાની જય સચિદાન બિહારીનંદ અવાજ બઉ મોટો ત્યાં જે બોલે છે ને કોણ બોલ્યુંટો અવાજ જાય છે એટલે મને કઈ ગોઠવ્યા છે પેલા સ્પીકરો એટલે અચ્છા એ નહિ હોય બીજા એ લાગે છે એ જ લાગે છે ભરતજી દાદા આપણને દરેકને જે જેમને જે મળ્યા છે એ બધાને કોઈને કોઈ રીતે એમની નજરમાં આવ્યા અને પકડ્યા અને વાત થઈ કંઈ તો જે એ પ્રકૃતિને મળવાનું એ મળી જ ગયેલું હોય છે એમની વાણી શબ્દો બધું મળે હોય છે પણ એ સંજ્ઞાસૂચક વાણી હોય છે જ્ઞાનીઓની જ્ઞાનીઓની વાણી બધા આપણે વડા વ્યવહારમાં તર્ડ ને ફોર્થ ને એવી સ્પષ્ટ વાણીઓ જોઈએ છે ને બધી તો એક જ શબ્દના કેટલા અર્થો થાય છે બધા મેં સાહેબ જ્ઞાનીની વાણી બહુ જુદી જાતની હોય એ શાસ્ત્રની ના હોય સાહિત્યની ના હોય પરંતુ બધા શાસ્ત્રો બધા સાહિત્યો એમાં સમય ગયેલા હોય બધા કવિઓ એમાં સમય ગયેલા હોય કોઈ અહીંયા જગતનો કોઈ એવો આર્ટિસ્ટ નથી કે એમના મને એવી અદભુત હોય છે કોણ છે પૂછનાર હા હા એ પેલો દીપક દીપક નાગડે આવ્યો કઈ છે બેઠા છે તું ત્યાં છું સારું હેવ દિવાળી આપડે પરમ દિવસ છે ત્યાંથી જ છે દેવ દિવાળી કરવા માટે આજે હાજર એમના છોકરાઓ બધા આવી જશે કેટલા છોકરાઓ હશે તમારે એવું છે કિરીટ કિરીટભાઈ સાહેબ ક્યાં છે હા આપતા સૂત્ર નંબર એક હજાર एमन बधु परफेक्ट होज वन फोर नाइन एट कदाश कोई पा हो तो एम कहें तो प्राइव नहीं बे भाग कर सूत्र वाँचिए हाँ ज्ञान हो ज्ञान डबल इन्वर्टेड को लखेलुद ज्ञान शब्द एक ज्ञान हो जोड़े जोड़े करेक्टनेस जोए કરેક્ટનેક્સમાં પણ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે જ્ઞાન અને કરેક્ટનેક્સ જ્ઞાન એ રિયલ છે કરેક્ટનેક્સ એ રિલેટિવ છે અહીંયા એવું લખ્યું નથી હા હું અફરતી સૂત્ર વાંચું છું જ્ઞાન હોય પણ જોડે જોડે કરેક્ટનેસ જોશે જોઈએ જ્ઞાન હોય ને કરેક્ટનેસ ના હોય તો તમે મોક્ષે જશો પણ બીજા બહારનાને લાભ નહીં થાય હવે આ કોઈને વિચાર કરતા કરી મૂકે બધાને પણ બહુ વિચાર કરવા જેવું નથી મોક્ષ જ જવું છે અને મોક્ષનું નિયાણું કર્યું હોય તો પણ દાદાએ જે વાત કરી છે કરેક્ટનેસની એ પૌદગલિક અને વ્યવહારને કરેક્ટનેસની જે વાત કરી છે તે ઘણા બધાને લાભ થાય એવું એ પૌદગલ થઈ જાય એના માટેની કરી છે શું કર્યું એના માટેની દાદા ભગવાન કહે છે કે અમારી કરેક્ટનેસમાં અમારે આટલું ખૂટ્યું તો તમે આવવું હોય મારી જોડે તો એની જોડે આવી શકશો પણ હજુ કોઈને એવી ગજુ નથી કે આવી શકશે આવે તો બહુ સારું આવી શકે છે તમારા નટુકાકા એવા કહેતા હતા કે પણ એની પાઇપલાઇન ચાર ઇંચની છે ચાર ઇંચ દા મીટરની તો દાદ નટુકા એક બોલી પડ્યા નહીં રસિકભાઈ કે હું પાંચ ઇંચની મૂકી છ ઇંચની મૂકી દઈશું તો મુઠ્ઠી તો કે તો બ્લડ પ્રેશર ડાઉન થઈ જશે ડૂબું રહેશે કેવો સૂચક આપણને સમજાવણ મળે છે બધી હમ નહીં આપણો ઉલ્લાસ થઈ શકે બધું ઉલ્લાસ હોય તો મોક્ષ મળે મારે આ જ ભાવમાં છૂટી જવું છે આ મોક્ષ આ પોસાતું જ નથી મને કશું એટલે દીપક તું બોલું જ એવું દીપક બોલ ત્યાંથી મોટેથી હા બધાને બધાની ઈચ્છા થયા તો જ્ઞાન જ એવું છે આ અપૂર્વ અલૌકિક અને અપૂર્વ છે અપૂર્વ કોઈ કાળે આવો અપવાદ માર્ગ આવો સુંદર નથી નીકળ્યો જે આ કાળના આટલા વિકસિત યુગમાં ભૌતિક વિકસિત યુગમાં આ નીકળ્યો છે નોર્મલ નીકળે બધા પણ આવો બહુ અદભુત છે સમજાયું ને એટલે આ તો સંજ્ઞામાં દાદા એક દસ લાખ વર્ષે આવો એક નીકળે છે શું બાકી જ્ઞાનીઓ થાય છે જ્ઞાનીઓ ના થાય બને જ નહીં કોઈ દિવસે હું નહીં તો પૃથ્વી રસાવતાળ થઈ જાય એ તો બને જ અને ભારતમાં હોય છે પણ આ કાળમાં નથી આ કાળમાં નથી એટલે અમે હમણાં અમદાવાદ ગયા ત્યારે ત્યાં વાત નીકળી અને અમે બધાને કહ્યું કે આપણે બે પુસ્તકો નીકળ્યા છે દાદાની સરસ્વતી ફે વહેતી એવું એ હવે એ છે એ આખું પુસ્તિકા થઈ છે તે ઓગણીસો પંચોતેરની સાલના સત્સંગની થયેલી છે આખી આપણા ગીરધરભાઈ હતા અને થોડા હતા એક જ નહીં પણ બે બધા એમાંથી આ નીકળેલું છે થોડું અહીંયા નીકળ્યું છે બધું મિક્સચર થઈ જાય મોટાભાગે કેસેટ છે આખી એમાં એ તો સ્થાનકવાસી ગિરિધેરભાઈ ચંપાબેન એમના નેતાના લોકો તો એ પુસ્તક નીકળ્યું છે ત્યારે અમારી વાત નીકળીને અમારે સુધીરબાઈને કહ્યું કે સાહેબ અને બધા મહાત્માઓ પાછળના થવા લાખો હતો અને એમને બધાને કહ્યું કે જો આ પુસ્તક હોય તો મેળવી લેજો સંઘમાં હશે અને એને ઉપયોગથી જોજો બરાબર ધ્યાનથી એટલે આપણે આપણને આપણી કિંમતો ક્યાં છે શું છે અને બહુ કિંમત કરી નાખી હતી પોતાની જાતની એ ભૂલ થઈ ગઈ હતી એ ભૂલમાંથી નીકળાય એના માટે બહુ સુંદર માર્ગદર્શન આપે છે એમાંથી જાણકારી બહુ સારી મળે છે એની સાથે સાથે આપણું મારા પણ મોડું પડતું જતું જાય છૂટે તો છે નહીં આ આ કાળમાં એવો છે આખો પણ મોડું પણ જાય એટલું બધું મોડું તે એ શક્ય છે એના માટે મમતા ને હેરાપર ચોપડી હતી ને બીજી જ્ઞાધર્મ છે કોણ એને અઘરો કહી શકશે કોઈ આપતા પુત્ર માંથી કહો તમે કોણ કુલી નાનજી આપજ કહો ચાલો બોલજો ઢીલો ન કરવો પડે એમ એટલે આ ઢીલો પાડી દાખે એવું છે એટલે સ્કૂલ ની પરીક્ષા હોય ને શરીર તમારે ત્યાં સ્કૂલમાં લેવાય જ પરીક્ષા આજનો વખત એવો છે આજનો વખત એવો છે બહુ પૂદગલ શાતા શીલીયું થઈ ગયેલું છે એવું સુંવારું બને તેટલું સુંવાળું કરકર કર્યા કર્યું છે બને તેટલું શું તમારા રસિકભાઈ અમારા બાપુજી હતા ને નાનપણ હતા બીજા નંબરે આવ્યા બાણાભાઈ પણ એમને નાના છે તે અહીંયા આવે ને તો આમ શરીર પર હું જાય પછી જરાક આમમ આમમ ખસેડે છે કશું પાથરેલું ના આવે કાંતિલાલ શું કરું છે તો કે તો આ જરા હુંવારો છે જરા એને કર્યું ને આ વખતે એને કાઢવો પડશે આ વખતે એમને રંજનબેન હશે રંજનબેન ખતન થઈ ગયા નહીં એટલે દાદાની વાતો એટલી બધી સુંદર છે આજે શ્રીમદ આપણે રામકૃષ્ણ પરમહ સંતપુરુષ થઈ ગયા એમને બધા ઘણા બધા મળ્યા વિચારકો આ તે પરદેશથી અહીંથી બધેથી અને બધા જેને એક સંગ્રહ કરીને એડિટ થઈને એમનું પુસ્તક નીકળ્યું છે ને જોજો આ પ્રમાણે આ સહજાનંદ સ્વામીનું નીકળે જોજો હમ વચ્ચેના કે છે ને કંઈક એ આ બધા એ એડિટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે હંમેશા આવા સંત પુરુષો હોય ને હોય ને એમની વાણી તો પણ નીકળી જાય પણ પદ્ધસર જ્યારે બહાર મૂકવું હોય ને ત્યારે પદ્ધસર મૂકવું પડે છે પણ એનો મહિનો ના જાય કોઈ દિવસ સેન્ટ્રલ પોઈન્ટ તો જાય જ નહીં કોઈને આ વાત બહુ મોટી છે નવીન તું શું કે જ ભેલા તારે ક્યાં જાય છે સેન્ટર પોઈન્ટ પકડી રાખ્યું છે દાદાએ બહુ પકડાયું છે જાઓ આની પણ હા પેલું નોકલું બધું સમજાય સત્સાધારણ નહીં બહુ સમજાયા છે અમને સમજાયા છે ને હમ નસીબદાર હતા તમારે ભાગે આવેલું હમ થિયેટર પર લઈ ના પર બહુ સમજવા જેવું છે બહુ સમજવા જેવું છે અને આજે બહુ કામ કરે છે ઘણું કામ કરે છે સમજાયું આ ઓપરેશનમાં સમજ જેને પછી હોય એ પેલાને એને સમજ કાચી હોય કાઢી અને સરખી પડે એવી રીતે એને ગોઠવે અને પછી એને કહે કે હવે તું આવી રીતે રહેજે તો તને આ રોગ મટી જશે હવે તું પછી સ્વાસ્થ્ય તારું સરસ થઈ જશે એવું કે પાછા એ ઓપરેશન છે ને આ કળિયુગનો કચરો કાઢ નીકળે અને દ્વાપરીઓ અને સતયુગ બધો પરમાણુઓ અંદર આવતા જાય તારે બેલેન્સ થાય એમ એમ થાય આ સત્સાધનો એ કામ કરી રહ્યા છે આપણા બધા માટે ફાઇલ માટે કહું છું હા આપણા માટે હવે કહું એટલે ફાઇલ માટે કારણ કે બધાને આમ જેને મળ્યું છે એને દ્રષ્ટિ તો શુદ્ધાર્થ પાછું અને બધાને ભાન છે જ પરંતુ આપણે ભૂલ શું કરી બેસીએ છીએ કે હું શુદ્ધાત્મા છીએ ભૂલ કરીને બેસી જઈએ છીએ દાદાએ પહેલાં પહેલી આજ્ઞા મૂકી છે કે હું વ્યવહાર દ્રષ્ટિથી આવે તું છું હવે તું તું રહેલો નહીં તું તું હતો એમાંથી તને મુક્ત કરીને તને જે છું તે બતા બતાવી દીધો પણ તને ખબર જ નથી એટલે મારે આજ્ઞા મૂકવી પડી તારા માટે વ્યવહાર દ્રષ્ટિથી છું આજ્ઞા મૂકવી પડી હં ખાલી વ્યવહારથી છું તોય સમજાય નહીં એટલે પછી આ વ્યવસ્થિત આવેલું બધું આજ્ઞાઓ બધી વિકસિત થઈ આ શરૂઆતના બેચો પછી થોડીક પાંચ પંદર ત્યાર પછી જ આ થઈ છે આ તો અને તે નટું કાકા પછી કરું થયું અને આ કવિરાજ પાછા ત્યાર પછી બરાબર વિકસ્યું દેરુભાઈ એટલે માગવાનને કેવા જ્ઞાન થયું અને એમને કેટલા સત્યાવીસ ભાવ એમાં ઇન બિટવીનના તો પાર વગરના પણ મુખ્ય ભવ્યો સત્યાવીસ કે છે અને કેટલા અનુભવો કર્યા પ્રકૃતિના ત્યાં ઉભા ને તું એ આજે એની બેબીને જ્ઞાનનો બધો લાભ અપાવે જો ઊભી ઉભી અને એને હાચવી તો પડે જ ને હૂકીને આવું ચાલે ત્યાં મૂકીને પછી એ બે હા ભારતનું આપણું જીવન માન મનુષ્યોનું એના સંબંધો અને આમાં એટલી સંસ્કારિતા અને એમાં ધર્મ બધો વણેલો જ છે વણેલો જ છે એટલા માટે આર્યન કયા આર્યન શું અને આર્યન ટાઈપનું અંદરથી જીવવાનું જેને કંઈ ખબર નથી તેને અન આર્યન કયા હન આર્યન એટલે દાદાએ કહ્યું કે આમ તો આ ગુજરાત બધા ગુજરાતીમાં બોલે છે અનાળી અનાળી પણ એવું ના બોલાય આપણાથી એટલે પછી શાસ્ત્રોના બધા લેખકોને બધાએ યવન શબ્દ મૂકી દીધો યમન એલેક્ઝાન્ડર સાહેબ આવ્યા હતા ને એટલે યવન યવનભૂમિ આઝાદ જાતનું થયું પરંતુ ભારત કેટલો એનો વિશાળ પ્રદેશ હતો એ બધે એની ઇન્ફ્લુઅન્સ ફેલાયેલી છે આખી પણ આજે બધી છિન્ન ભિન્ન થઈ દરેકને પોતે પોતાના છૂટા થયા એટલે પોતાનું અસર ઉપર ગયા બધા એવું થયું ને આજે જુઓ ને એટલે આ કરેક્ટનેસની અને જ્ઞાનની જે વાત દાદાએ કરી આપતો સૂત્રમાં એ આજ્ઞા ધર્મમાં બધા માટે એક સરખી જ છે સરખી જ છે પરંતુ જે થી આપણે બધાએ કલ્યાણની ભાવના તો બધાને હોય જ હોય જ કુદરતી જ હોય પોતાનું કલ્યાણ થયું એટલે કલ્યાણની ભાવના સેજેસ પૂરે અંદરથી પરંતુ આ નવ કલમોમાં જે છેલ્લી નવમી કલમ છે કે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો આ છેલ્લી કલમ છે એ કોઈ દાડો એ કોઈ સાંભળી નથી કોઈ થયું એ નથી એટલે દ્રષ્ટિ નથી જ્ઞાન નથી છતાં પણ એને મુકાવડાવે છે આ જ કરો આ એટલે આ કળયુગમાં નેગેટિવ યુગમાં મોટાભાગના તામસી યુગમાં અને રાજસી યુગમાં મોટાભાગના આજે કંઈક એનામાં સાત્વિક પરમાણુઓ ભરાય સાત્વિક પ્રકૃતિના છે જે ક પ્રકૃતિ બેલેન્સ રહે એના માટે આ સત્સાધનો છે અને તો આ કાળમાં દિલથી શાંતિ મળે અંદરથી પોતાને સુખ લાગે અંદરથી દિલની શાંતિ મળે તો સુખ લાગે નહીં તો નહીં મળે સમજાયું ને ત્યારે એને સમજાય બાકી આમ તો સીધું આપણે કહીએ કે દુઃખને સુખને અશ્રીમદ જે વાતને આપણે બધી આવી નથી પકડાય એવી હાભરવાળીને બધી સર લાગશે બધા જલ્દી પકડાય નહીં કોઈને દુઃખ ગમે છે એવું પૂછવા જશે ના જ પાડશે બધા અને નીકળે ખરું કોક ના મને દુઃખ આપવાનું ગમે છે કબૂલ કરી લીધું બધું બોલવાનું જ ક્યાં છે બહુ પણ એવા બહુ ઓછા શક્તિવાળા જીવ ને એવું કોઈ બોલી ના શકે હમ છતાં મહાત્માઓ જેમને ભાગ આ દાદાઓને સત્સંગ કરવાનો આવ્યો છે ને સત્સંગ કરે છે બધે એ કરી શકે છે મને જરૂર પણ દાદા કે છે અમારા શબ્દ ઓરંગ્યા વગર એટલે અક્ષર એવું નહીં નથી કહ્યું એમને એમનો મહિનો રહે પણ એ વાણી આવશે પણ કેવી રીતે આવે બ્રહ્મકુરમાં જન્મ્યા હોય આપણે તો આવશે મહેતા સાહેબ દીપ દીપકભાઈ શું કહો હે વણિક કુરમાં કે શું બ્રહ્મકુરમાં જ્યાં ખૂબ ભૂલ છે વણિક કુરમાં જ્યાં ભૂલ છે ના કશી ભૂલ નથી શુદ્રમાં ભૂલ નથી ને ક્ષત્રિયમાંય ભૂલ નથી એટલે ભૂલ ક્યાં છે તે બતાવે છે આ વિજ્ઞાન ભૂલ ક્યાં છે તે એટલે જ્યાં જે રીતે જે પ્રકૃતિમાં એ પ્રકૃતિ શોભાયમાન થાય શું કહ્યું શોભાયમાન થાય એટલે પ્રકૃતિ ગુણો તો આવેલા જ છે મને સવાલ જ નથી પણ શોભાયમાન થવું જોઈએ શું નામ તમારું મેં જોયા છે તમને તો હતીવ કોના આટલો મોટો કેટલી નાની આવી હાથ વાગે પડી જાય તો દયા થઈ ગયા છો કે નહી હજુ નહિ તું કેટલા માર્ક આપુ એને એને કેટલા માર્ગ આપવું દયા પંદ ચાલીસ આપે છે તો પાસમાર્ક છે તારી પાસે આગળ વધવું જોઈશે ને હમ નહી તો આજે જલ્દી નોકરી નથી ચાલતા આ લોકો તો આ જ્ઞાન અને કરેક્ટનેસ વસ્તુ જુદી છે ભાઈ તો કિરીટ ભાઈ કરેક્ટનેસ આ સંદર્ભમાં શું છે એ વિગતથી સમજાવશો જ્ઞાન વગર એ શક્ય છે હા જો આ કરેક્ટનેક્સની વાત કરીએ ને કિરીટભાઈ તે વ્યવહાર દ્રષ્ટિથી હું કિરીટ છું તે વ્યવહાર દ્રષ્ટિથી છું એ તમને પાક્કું થઈ જવા માટે એ કરેક્ટનેક્સ શબ્દ છે આ પાકું કોને કહેવાય કે એમાં માર્ક આવે તો શું કહ્યું હવે એમાં માર્ક આવે એટલે દાદાએ ત્યાં સુધી કહ્યું છે એમાંથી સિત્તેર માર્ક આવશે ને તો પણ આ એ બહુ મોટું પરાક્રમ કહેવાશે કરેક્ટનેસ એટલે વ્યવહારની હું વ્યવહારથી કિરીટ છું આપણા બધા એના માટે હું વ્યવહારથી છું બધા માટે એક જ છે છતાં દરેકના શરીરો જુદા છે પ્રકૃતિઓ જુદી છે એટલે એવી રીતે લાગુ તો પડે જ ને એટલા માટે એને કંઈક ત્યાં આગળ કરેક્ટનેસ આવવી પડશે આપણે બહાર આજનો સમાજ એટલીસ્ટ એટલો તો સુંદર છે ભૌતિકતામાં પણ કે ઉગાડું તો કદું આડું ઓડું ચલાવી નહીં લે અરે આડકતરું વાયા વાયા થયું હશે તોય નહીં ચલાય લેવું બધું બિપિનભાઈ સંઘપતિ કાંતિભાઈ સાહેબ પૂછ્યું કે અમારી અહીંયા છોકરાઓને ભણાવવાના અહીંયા રહ્યા તે ભણે ખરા મોટું થયું જો ને આ માસ્ટર થઈ ગઈ આર્કીકચરમાં અમારી દીકરી રાજુલ તે કાંતિભાઈ સાહેબ પૂછે કે બધા અહીંથી અમેરિકા જવા માગે ત્યારે તમે અમેરિકા તો અહીંયા તમને એવું શું લાગ્યું અહીંયા અને અમેરિકા અમેરિકા તો બહુ સરસ છે તેમને એકદમ સરસ નીકળી ગયું કે તમે પૂછ્યું છે તો મને જે સમજણ પડી છે કહું અહીં આવ્યો છે મને લાગ્યું અહીં આવ્યો છે મને લાગ્યું કે બહાર ડાયા થઈને જીવવાનું શું કિરીટભાઈ સાંભળો છો તમે કે નથી સાંભળતા સાંભળો છો બહાર ડાયર રીતે જીવવું પડે અંદર ગાણપણ અસર ચાલશે પણ બહાર અને ગાણપણનું જીવન છે આખા ઇન્ડિયામાં એવું એમને સમજો એમનો જેટલો અનુભવ થયો એટલી વાત છે પણ સમગ્ર અનુભવ તો થઈ જાય ને અને અમેરિકામાં શું થયું પછી અમેરિકા બધા લોકો બહુ સુખી દેશ છે કેટલા બધા એ છે તો કે હા મારો અનુભવ છત્રી વર્ષનો આ તમને કહું નાનપણમાં તો અમેરિકામાં બહારથી જીવાનું કાયદો એલાવ કરે છે સમાજે એલાવ કરે છે પણ અંદરથી ડાહી રીતે જીવશે તો જ નહીં તો માર ખાઈ જશે પણ ત્યાં તો બહારની અંદર બેનું ગાણ પણ જેવું છે કાંતિપિકાસ તમે ક્યાંક કહ્યું બહુ વસ્તુ સાચી પણ અમેરિકાનું તો આ લોકો વખાણ કરે છે આ બધાને એના માટે તો શું શું કરી નાખે છે બધા હું જીવનને જોખમ નાખી દેશ બધા હમ હમ પણ દાદાને મળ્યા મહાત્માઓ આજે એમના બધાના કુટુંબો એમના બાળકો મોટા થઈ ગયા આજે તો કોલેજમાં ને ઘણું બધું વ્યવહારમાં લાગી ગયા એમના માટે આ વાત બહુ સુંદર બની છે અને આપણી યુથ ક્લબ પણ અમેરિકામાં થઈ સંજ્ઞાથી ચાલે છે અને આપણા ભારતના યુદ્ધ જોડે એમને સંલગ્ન કર્યું છે બહુ સુંદર છે વાતાવરણ અસરમાં તો આ વગર નહીં જે સંઘ જે પડ્યો મળ્યો એનો સંઘની અસર થયા વગર રહે નહીં કિરી તમને શું લાગે છે જેવી સંઘ તેવી અસર હું ક્રિયાઓથી આપણે બધી શું મુક્ત છું ને અસંગ છું એવું બોલવાથી નહીં અસંગ થઈ જવાય ના થવાય કોઈ દિવસે ભયંકર અસંગ એ શબ્દ છેક છેલ્લો આવે છે જ્યારે છેલ્લું શરીર મળ્યું હોય અને આપણે સિદ્ધ ગતિ થવાની ત્યાંની વાત છે હવે એની ગંભીરતા સમજી લેવી જોઈએ આપણે તો એમાં કેટલી બધી આમાં ગરબડો થઈ શકે બહુ સમજવા જેવું છે આ કાળમાં ખાસ કરીને અને ભગવાન જ કહ્યું કે આ લપસ લપસણો કર આવે છે બધું પગલું પગ મૂકે લપસી પડશે સાધુઓ માટે આ કહ્યું સાધુઓ માટે ખાસ સાધુ માટે કહ્યું એટલે સંસારીઓને તો આવે જ ને થોડા ઓછા પ્રમાણમાં આવે પણ સાધુઓને મુખ્ય આવે કે આ ચાર મહાવ્રત હતા પાર્શ્વનાથ વખતમાં એમના આગલા પાર્શ્વનાથ વખતમાં તે બ્રહ્મચર્ય પાંચમું મહાવ્રત ઉમેર્યું અને પહેલાં પાર્શ્વનાથના વખતમાં જે ચાર મહત્વ અનુનાય આવતા હતા ને અને મહાવીરના કુટુંબમાં કેટલો સમન્વય કરનારો છે એમ કેવાનો મતલબ શું કહ્યું પ્રકૃતિના ભેદય નથી પ્રકૃતિના ભેદ એ નથી પરંતુ પ્રકૃતિ અને પોતાનું સ્વરૂપ આત્મ સ્વરૂપ અને પ્રારબ્ધ યુક્ત પ્રકૃતિ એ પ્રાકૃત સ્વરૂપ પૌદગાલિક સ્વરૂપ આ બંનેનો ભેદ જે છે વિતરાગ વિજ્ઞાન છે તેમાં આ વાત કરી થઈ સમજાયું એટલે બ્રહ્મચર્યનું એક અને બધાનો રાજા એવી રીતે શાસ્ત્રોમાં બધો ઉલ્લેખ આવી પણ એ રીતે જ ચાલે છે બધા બ્રહ્મચર્ય અને પછી પાછળ થોડો વખત ગયો એટલે આચાર્યો પાછળના વ્યક્તિ બધું મૂકાયું તો છઠ્ઠું એટલે રાત્રિ ભોજન ત્યાગ એ આખો જૈન દર્શનમાં જૈન સમાજ આખો વ્યવસ્થિત સુગઠિત થયો ને બધો ત્યાર પછીની વાત છે આ એટલે ચૌદસો વર્ષ વધારે નથી સરખું થયું તારે બરભીપુર પછીનું છે આ બધું ખ્યાલ આવ્યો એટલે રાત્રિ ભોજન ત્યાગ છઠ્ઠું પણ એ પા મહાવ્રતોમાં નાથી આવતું પણ આ વખત જોઈને કર્યું આ વખત તો બદલાય છે બધો એટલે જેમ વખત બદલાય છે તેમ સમજણ બદલાય એ પ્રમાણે વ્રતોની સમજ હોય બધું હોય આવે છે આજે પાંચ મહાવ્રત તો છેક આખું કીડ શાસન સુધી ચાલવાના છેક સુધી ચાલશે પરંતુ એની સમજ ધીમે ધીમે ધીમે ધીમે ક્ષીણને ઘસાતી જતી જશે બને જ આજે છવ્વીસો વર્ષમાં આ બની છે દાદા ભગવાન કહે છે કે હજુ તો એકવીસ વર્ષમાંથી ત્રીજો ભાગ જશે ને તારે ખરી અસરો આવશે બધી પણ ત્યાં સુધી તો આ છે એવમ પ્રગટ છે એટલે વખત અત્યારનો સમય શ્રેષ્ઠ સમય કયો છે સત્સાધનો અને જેને જ્ઞાન પ્રાપ્ત છે ભેદ જ્ઞાન પ્રાપ્ત છે એના માટે આજ્ઞા ધર્મ ભેદ જ્ઞાનીઓ માટે આજ્ઞા ધર્મ તમે શાસ્ત્ર કોઈ નિશ્ચય વ્યવહાર ગમે તે શાસ્ત્ર ભેદ જ્ઞાનીનું કેટલું મહત્વ મૂક્યું છે એમને તમે જોજો એ બહુ વિરલ છે કોઈક ભેદ જ્ઞાની હોવો વિરલ છે એટલા માટે આની ગંભીરતા આપણે સાહજીક તરીકે હળકા રહીએ હળવા રહીએ બધું રહીએ પરંતુ ગંભીરતા ગામર્ય ગાંભીર્ય સાથેનું આપણી સાહજીકતા હોવી ઘટે ભરત આનંદ સ્વામીજી હજી પ્રકૃતિને બગર આગળ ડૂકું કરે નહીં ચાલે શાહ સાહેબ બહુ સારું સમજી ગયા બધી બહુ અભ્યાસ એમનો કહે છે તો મેટ્રિક બે હતો પણ પછી કર્યું એમને આગળ પણ એમનું ઇંગ્લિશ એવું સ્ટ્રોંગ થઈ ગયું ગુ પણ એમને બહુ છેલ્લી છેલ્લા બે વર્ષ તો બહુ એમને કયા પ્રમીલાબેન નહીં એટલા બધા મને લખ્યા છતાં એ છે અમારે કશું નથી તમે જાઓ કંઈ વાંધો નહીં કંઈ ગમે થાય તો અમારું નામ દઈ દોજો ને તમે તમને કંઈ અડશે નહીં આવે જાઓ પણ બે વર્ષ બહુ ભારે નીકળ્યા દસ વર્ષ માટે હતા દસથી બાર પછી બહુ બોજો લાગ્યો એમને છતાં બહુ અંદરથી બહુ સરસ હતું સ્થિતિ એટલે કરેક્ટનેસ છે ને વ્યવહાર દ્રષ્ટિથી હું કિરીડ છું એ ભાગમાં છે એમાં જેટલું માર્ક આપણને મળે તેમાં કામનું દાદાએ કહ્યું છે મારી પાંચ આજ્ઞાઓમાંથી એક આજ્ઞા જેમ છે તેમ પારશે ને તે પાંચે ઉપર આવી જ ગઈ બરાબર જ તમારો માર્ક મળશે એક જ તો આપણે વ્યવહાર દૃષ્ટિની આજ્ઞા લઈએ જેમ છે તેમ હોય એને સમજીએ જેમ છે તેમ દાદાએ કહ્યું છે તો પણ પાંચ આજ્ઞા આવે છે પણ આ વાત કરીએ એટલે આપણે આપણી સહેલું ખોરનારા બધા હોય તો કેમ સહેલું ખોરી લઈએ આપણે પણ દાદાના વચનો સંભાળવા જોઈએ જેમ છે તેમ એ શબ્દ બહુ અગત્યના છે દાદા એમને દાદાએ સમજાવ્યું છે એ જ એ એમાં શબ્દો નથી આવતા આવે જ કંઈ આ વાત સમજવાની છે અને એટલા માટે કે દાદા ભગવાને કહ્યું અમારા પછી આ કામ કરશે અને અસીમ જયકારો ભક્તિમાર્ગ તો બધો આખા ભારતમાં છે પણ આ ભક્તિ બધાને બહુ જ કાર્ય બહુ સરસ ક્રિયાકારી કામ કરશે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અમારા ગયા પછી કહ્યું એટલે એમાં અમારા પછી શું કશું રહ્યું જ નહોતું એ તો કહે છે કુદરત બધું કરશે તમારે એની મેં તો મૂકી દેશે દિલીપ આત્મ હોય તો કોઈ છોડે એવું છે કોઈ કશું થાય થાય હોય તો કોઈ જ નહીં થાય ને સમજાય છે આજ્ઞામાં આવી જાય છે વ્યવહાર દ્રષ્ટિની અને એ આજ્ઞા જો બરોબર જેટલી જેટલી વિકસતી ગઈ અર્થાત આપણામાં ક્યાંય પણ ભૂલ કે દોષ શરીરની બહાર જોવાનું ઓછું થતું જતું ગયું તેમ તેમ કરેક્ટનેસ એસ્ટાબ્લિશ થતી જતી જાય આવું મારો અનુભવ કહું છું તમને જે દાદા ભગવાનનો અનુભવ છે એમનો તો અનુભવ હાય લેવલનો છે અને દાદા ભગવાનના વચનો છે એ વચનમાં તેસિસ કરો તો આજે પીએચડી કેટલી કરી નાખો દાદા ભગવાન લખ્યું છે અમે નિદોષ થઈને જગતને નિર્દોષ જોયું છે પરેશાન સીધું તમે સમજાવવા છો કોઈ નહીં પકડી શકે આ પણ એની ભાષામાં લાઈન કોજશે હ જેને ભાષા સંસ્કૃત ખબર નથી સ્વસ્થ કહેશો નહીં સમજાય બિચાર એટલે પેલો કંઈક અમારે ગાળ બાંધીએ એવું સમજશે બીજો સમજ કંઈક પેલો દા સમજી ગયા પછી કલ્યાણ કલ્યાણ ઓ પછી ખુશ થઈ ગયું એવું હોય કલ્યાણને મોડા પર હસજ્યું સ્વસ્થિત આમ ગંભીર રીતે થઈ ગયા અહીં વાતો છે આ બધી શબ્દો તો અને આ ગુજરાતી ભાષામાં જે શબ્દ ભાષા એ વિજ્ઞાન એટલું બધું વિશાળ થયું છે બહુ જ વિશાળ એટલે જ્ઞાનને એટલું બધું ઓર્નામેન્ટલ રૂપારૂંધું ના કરે આ બધી રીતે એના જેવું છે હમ આપણે જોઈએ છીએ દાદા ભગવાનને એક એક વચન જુઓ તમે કોઈ પણ વ્યક્તિ ગમે તેની હોય શહેરની હોય ગામડાની હોય કોઈને પણ હોય તરત જ પકડાઈ જાય આજે નોર્થ ઇસ્ટમાં જઈએ આદિવાસી જંગલમાં ડીપ જંગલમાં જાઓ તમે તો પણ જો વાત કરે આપતા પુત્ર કોઈ પણ આમ પકડી લે તરત જ પણ દાદાના એ મહિનો એ એમનો હોવો ઘટે રણકો એ હોવો ઘટશે આપ સમજાયું રણકો જેને કહીએ છીએ સમજાવ્યું દરેકની પ્રકૃતિ છે દરેક બધો મસાલો લઈને તો આયા જ છે બધા દીપક નથી આયા હ તમારી ભાવના બહુ છે પણ અમે હજુ થોડું આ છે પણ ત્યાં અંદરથી કર્યા કરું કે છે નહીં એટલે એમની કરેક્ટનેસ ચાલે જ છે બધી પેલા બે સરસ તૈયાર થયા છે મહેતા સાહેબ બહુ ઇન્ટરેસ્ટ લે છે એની ફોઈ આવી છે કે એને ફોઈને બહુ કહું છું તો એનો ખ્યાલ રાખ તરે બત્રી જાવાનો તો કે બહુ સરસ ડાયા છે કે છે હે એમના બન્ને આ કરેક્ટનેસ ભાઈ આવી ગયો બરોબર હા કિરિતભાઈ આ સત્સંગ તો છે ને આખી જિંદગી જેસે તો ઓછો પડસે આમને આના માટે દાદા છેલા આ આ તો સૂત્ર સમજવા માટે દાદા છેલા બે વાતો છે છેલા બે પ્રશ્નો એમાંથી છે એ વાંચો ને શું કહે છે બીજા છે ની એની એની અનુસાર જોજો आ प्रश्न करेक्टनेस आ संदर्भ में शू है ये विगत समझाओ ज्ञान वगैरह शक्य है यह पर बात थी गई मोक्ष जता पे करेक्टनेस आरूरी नहीं मानती चाले बश् थे एमने ये तब बने प्रश्नों साचा है परंतु दरक प्रश्न एनी यथार्थताएं समझाई तो नहीं तो नहीं સમજો તમારો પહેલો પ્રશ્ન મોક્ષે જતા પહેલા કરેક્ષણમાં આવવું જરૂરી નથી એ તો હોવું જ છે તો વાત થઈ ગયા આપણે સૂત્ર જ કે છે ખ્યાલ આવ્યો કે નહીં ઇટ ઇઝ અને બીજામાં માત્ર જ્ઞાનથી ચાલે માત્ર જ્ઞાનથી ચાલશે પરંતુ એ જ્ઞાનથી રહી શકશો તમે કે નિશ્ચયથી નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું બોલવાની જરૂર પડશે તમને अंदर ही राखव पड़े वगर बोले राखव पड़े दिल्ली सकस बोटा भागे सारू रहे समझाएव स्वाद आस ना भेक्टनेस नो भाग એટલે કે વ્યવહારમાં મન વચન કાય ની ટેવો ને તેના સ્વભાવ એટલે એનું ચીકણાપણું વાત સમજાય છે દરેક પ્રકૃતિ ચીકણાપણું હોય જ રિઝર્વેશન એવું હોય પણ એને આપણે બહુ સરખી રીતે રાખીએ એટલે બહાર કોઈને ખબર ના પડે હંમેશા જનરલી આવું સમાજમાં આવું જીવન ચાલે છે અને જ્ઞાની પુરુષ જેમ છે તેમ હોય બધાને જોડે હોય ત્યારે એ પ્રમાણે રહે પણ બહુ સહજ હોય એમનું સમજાયું ને દાદા કહે છે અમારું દર્શન અમારા દર્શનથી અમને જે કોઈ મળે એને જોઈએ પણ સામાન્ય દ્રષ્ટિ મને મારી દ્રષ્ટિને મળે અને મારી આંખોએ જોઈ મારી આંખો જોડે મેળવે તો પણ મારા દર્શને દર્શને કંઈક હું જે કહેવા માગું છું એ સમજી જશે આવું દાદાએ સમજાવ્યું છે સમ ખ્યાલ આવે છે અને એમની આગળ એમની દ્રષ્ટિ સીધી હોય ને પેલો આવે ને સાંભળો કે છે હા આ તો કંઈ આગો છે નજીક આવવા રહી શકવાનો નથી એ આગો ખેંચી જવાનો એવું હોય છે સીધી દ્રષ્ટિ આગળ મને હે દાદા ભગવાન મને બિલકુલ સંકેત વંચિત કે બાડો ન થવાની પરમ શક્તિઓ આપણે સાથી માગીએ છીએ આપણે સંકેત વંચિત કે બાળો મારી વાત સમય છે આ બધું વ્યવહારમાં લાગુ પડે છે આખું વ્યવહાર દ્રષ્ટિને લાગુ પડે છે એમાં આપણે શું ગુનો કર્યો હતો દેખીતો ગુનો સમાજ કોઈ કહેવું તો કર્યો નથી કશો એમાં નથી કર્યો પણ કુદરત નો કુદરતમાં ગુના થઈ ગયેલા એટલે જન્મવું પડે કે ના કર્યો હોય તો જન્મવું પડે ખરીદભાઈ બોલો ને ગુનો કર્યો દાદા એને ગુનેગારી નથી કહી ગુનેગારી તો ક્રિમિનાલિટીમાં જાય પણ એને ગુનેગારી કહી છે એટલે કે સિવિલ ગુનો છે ઇન્ડિપેન્ડન્ટ અનુભવ કરવો હોય તો જવાનો ખ્યાલ આવે ને બરાબર જેલમાં કેદી હોય છતાંય એને આવે કશો ગુનો ના કરવો બહુ પસ્તાવો થાય ને આ તમે જેલમાં સારામાં સારું રે ખરો ને તોફાનીઓ બધી જાતના હોય છે બધું બને તો ખ્યાલ આવે અને દાદાએ ભગવાને કહ્યું છે કે હું ઓગણીસો બેતાલીસથી કહેતો આવ્યો છું કે આ જગત એટલે કે તારે વર્લ્ડ વોર થઈને તારે તે વખતે હમ આ જગત હવે મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થવાના પ્રોસેસમાં ચાલુ થઈ ગયું છે આવું દાદાએ કહ્યું હતું ચાલુ થઈ ગયું છે અને ઓગણચાળીથી એના વાદળા ઘેરાયા બધા પછી છ પાત્રી પાત્રીથી જ કોને પણ પછી બધા ઓગણચાલીસ બધા વાદળા ઘેરાયા બરાબર બહુ ઘેરાય ખરું ખરું ચાલ થાય તો સમજાય છે અને જ્યારે છેલ્લે છેલ્લે એવું દાદાના બચો નીકળ્યા કે એ તો બેતાલીથી કહેતો આવેલો અત્યાર તો જગત મેન્ટલ હોસ્પિટલમાં ઓપનલી કન્વર્ટ થઈ ગયેલું છે એટલે આમાં એટલે એટલે બધું આવી ગયું ભારતે આવી ગયું પણ એની રીતે આવી રીતે થઈ ગયું છે એ વાત સમજાય જોજો તમે છતાંય આપણે મેન્ટલ પણ દેખાય એવું ના જીવવું જોઈએ આપણે રાઈટ કરી આપણે પહેલાં કરેક કરવા જવું જોઈએ હે પણ આમાં વિજ્ઞાન રહેલું છે કિરીટભાઈ વિજ્ઞાન રહેલું છે તો એમને એ કાઉન્સેલર હતા બહુ ઘણા કુટુંબોને એમને ભેગા કર્યા છે ડિસ્ટર્બ થયેલા આ થઈ લે ગોઠવ્યા છે ક્લાસીસ ચલાવતા બધી જ રીતે સમજ આપતા બધું બહુ કરેલું એમને આખી કેરિયર આવી ગઈ પીએચડી કેટલી એક કે બે કરી હતી પણ પછી આમાં લાગી ગયા કાઉન્સેલિંગમાં આખું એમનું કેરિયર જ એમાં ગયું ભાવનગર ને તેલુગુ ભાષા ભેગી થઈ ગઈ પણ અત્યારે આમ જ હોય છે બધા મેન્ટમાં ભેગા થયેલા હોય બધું કરે કરવાના હોય એટલે આ વાત તો બહુ મજા ખ્યાલ આવી ગયો તમને પછી મળજો તમારે વધારે વાત કરશું અમે ગાઠાની સાહેબ આયા ધીરુભાઈ સાહેબ તમારી જોડે હતા ધીરુભાઈ અંબાણી એમની સાથે હતા સાહેબ એમને આપો ક્યાં હતા બોલવાના આપો અમેડનમાં હતા એડનમાં એડનમાં આફ્રિકા તે વખતે કેટલા કામ કરતા હતા કેટલા કંપનીમાં સર્વિસ કરતા સર્વિસ કરતા હતા તમે ક્યાં પાછળ રહી ગયા તાજુ ધીરુ છો નમો વિદરા ગાય દાદા ભગવાન નસીમ જે કરો જય સચિદા એમને આ શબ્દો સમજવા છે મરજી મરજીયાત અને ફરજિયાત તમે સારું કાઢો છો આ બધું એમાં બધું જ બધો ખુલાસો વિસ્તૃત વિસ્તૃત આવી જાય બધો અને ત્યાર પછી એમને શબ્દ મૂક્યો છે હાજરી એ શબ્દ મૂક્યો છે અને એમાં છેલ્લે પ્રશ્ન કર્યો કે પોતે હાજર રહે છે તેનું પ્રમાણ શું એમાં પોતે એ સિંગલ ઇન્વર્ટેડ કોમમાં લખે છે હાજર સિંગલ કોમ લખે છે તેનું પ્રમાણ શું અહીંયા એનું કે આપણે કેટલા કરેક્ટ થઈ ગયા શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે એમને પૂછ્યું જ આ જવાબ એનું પ્રમાણ કારણ કે સિંગ સિંગલ કોમા મૂક્યું છે એમને સિંગલ કોમા વ્યવહારને લાગવું પડે છે ડબલ કોમા નિશ્ચયને રિયલને લાગવું પડે છે ડબલ કોમામાં ભગવાન હંમેશા ડબલ કોમામાં હોય અને વ્યવહાર સિંગલ કોમામાં શું કહ્યું અને એ વ્યવહાર કરેક્ટ થઈ જાય કમ્પ્લીટ હંડ્રેડ એટલે ડબલ કોમામાં થઈ જાય હોય एम घु कल्याण थी जाए इन बधु पुतगल करेक्टनेस में आए प्योरिटी में आए शू क्यू प्योरिटी एटे आ आप सोशली समझिए अर्थ में समझिए प्योरिटी ए स्वभाव आखो अगर तो जता जाए एमव ना स्वभाव टेव तो बदे ज चौबीस तीर्थंकर भगवान थे दरेक ने पोता पुतगल मन वचन कहूज પરંતુ એ બંધાના એક સરખા કરેક્ટ એવા સુંદર થઈ ગયેલા કે પૂતગલો જુદા હતા છતાં અભિવ્યક્તિ દરેકની થઈ શ્યાદવાદ એક જ આવ્યો સિદ્ધાંત એક જ આવ્યો એમાં ભેદ ના પડ્યો આ વાત છે અને આજ્ઞાધર્મ આપણને આ શીખવાડે છે સમજાય છે આ વ્યવહાર દ્રષ્ટિથી આ સરી છે બધા જોડે રહેવાનું અમને બધા પ્રાર્થના થયેલું એ બધા જોડે રહેવું છતાં આ શરીરથી બધા છે કોઈ જુદા છે એવું એને દેખાય જ નહીં કનુભાઈ કનુભાઈ છે તે અમારા રસિક છે એમના શરીરથી જે ભાઈ છે સગા છતાં પણ એ રસિક છે એવું કનુભાઈને ના દેખાય એમનામાં કનુભાઈ મને દેખાય સમજાય છે આ અમારો અનુભવ આજે આજે જે કંઈક પ્રમાણ થયું છે એટલું હું કહું છું અમારો કોઈ પણ મેમ્બર હોય કુટુંબિક હોય આ હોય તે હોય અને આમ વ્યવહારમાં તો કશું શું કહીએ આવે કંઈક જ્ઞાન જ નહોતા વ્યવહારના ભાઈ અમારે સારી રીતે જાણે વ્યવહારના ઠેકાણા નહોતા રંજનબેન તમારે જેવું ના નહીં આવે તો બધા બહુ સરસ દાયા છે વગર બોલે પણ મળી જાય જરૂર મળી જાય બને એ તો ભાઈ આ કારમાં સંપૂર્ણ તો કોઈ ના થઈ શકે કિરીટભાઈ હમ એટલે કસાયો છે તે અને બંધારણ થાય છે એમાંથી પાછા બીજ પડે છે એમાંથી આગળનો સંસાર તૈયાર થાય છે બીજ પડે જ જે કર્યું એનું ફળ આગળ રહે નહીં એનો ભોગવટો આગળ રહે નહી આ એટલો સિમ્પલ સિદ્ધાંત છે પણ બહુ ગહન છે કિરીટભાઈ કરે એનું ભોગવટો આવે વગર ના રહે અને ભગવાનને આ કરતા કહે છે તો ભગવાનને ભોગવવાનું આવે તો આમ કહેવા જઈએ કોઈ માનવા તૈયાર નથી ભગવાનને ના માણસો ના પણ આ છે એટલે ભગવાનના નામ પર બધો માણસોનો વ્યવહાર ચાલે કારણ કે ભગવાન પોતાના બગલમાં પોતાની સાથે લઈને ફર્યા કરે છે બધા પોતાની સાથે લઈને ફરે છે બધા જાણે છે પરંતુ એમની આ જાણવાની ભૂમિકા જે ગ્રીડની છે ને એ ગ્રીડ પણ સમજે છે બધા એટલે એને ભગવાનને એ રીતે સમજવું પડે સમજવું જ પડે માણસ કેમ કરીને ભગવાન થાય કે છે પણ માણસના શરીર વગર ભગવાન ખુલ્લા કેમ ના થશે આ પ્રાણીઓમાં થવાના છે તો દેવ લોકો આટલા બધા સત્તાધારી છે શક્તિધારી બધું છે શું થવાના છે ના અહીંથી જ્ઞાન લઈને ગયા હોય હોય દેવો હોય બધા તોય પણ એ સજા મળી કે ત્યાં જઈને પુણ્ય ભેગું કર્યું ને એ ભોગવો ભોગવટો થઈ જવો પડે તે આજ્ઞાધર્મ આપણો એવો છે સુંદર કે એમાં પુણ્ય જરૂર ભેગું થાય છે અને પુણ્યનો ભોગ ભોગવવા પણ આવ્યા વગર રહે જ કોઈને પણ ના રહે પરંતુ એ કયું આવવાનું કે હવે આપણે એમાંથી નિકાલ થતા જવાના એ પ્રોસેસમાં આવી ગયું આખું જ નિકાલ એટલે કે હવે એ આપણા માટે ગ્રહણીય નથી શું કહ્યું ગ્રહણીય શબ્દ વપરાય નહીં પણ શાસ્ત્રોમાં એવો શબ્દ મૂક્યો છે જેને ઉપાદેય શબ્દ વાપરે છે ઉપા આ ઉપયોગ ઉપાય આ બધા શબ્દો એવા સૂચક છે બધા ધીરુભાઈ શું એટલે ઉપાદેય કહ્યું અને પાપ તો કહે હેય કહ્યું હવે આપણે તો પુણ્યથી પણ મુક્ત થયા અને પાપથી પણ મુક્ત થયા એ આ જ્ઞાન છે એટલે પુણ્ય પાપથી મુક્ત થયા હવે આપણે અને પ્રકૃતિ નહીં આખી એ પ્રકૃતિ પછી એ પુણ્ય અને પાપથી બંનેથી મુક્ત હોય એવા પરમાણુ વાળી જ હોવી ઘટે હવે સમજાયું આપને એટલે બધા દ્વંદ્વથી જ છૂટી ગયેલું હોય એવું પૂતગલ હોય ને એને નેઠ પૂતગલ કહ્યું શું કહ્યું નેઠ એ ડબલ ટી ઇંગ્લિશમાં કહે છે હમ એની આગળ પાછા કશું રહ્યું નેટ પૂતગલ એટલે એના સ્વભાવ પૂતગલ કહ્યું સ્વભાવિક પૂતગલ ત્યાં આગળ આપણને આ દ્રષ્ટિએ વિકાસ થાય કે આપણે આપણે જ આપણને બધાને જોઈ શકીએ ત્યાં એક એક જાતિ પણ આવ્યું એટલે એકત્વ પણ આવ્યું શું આવ્યું શુદ્ધાત્મા સ્વભાવથી એકત્વ પણે છે જ પણ એ એકત્વ પણ કેવી રીતે છે નથી હજુ વિકસ થતો એ આપણું શરીર આપણને વિકાસ કરાવ જ છે આ શરીરની એટલી બધી કિંમત છે જ્ઞાન પામેલા શરીરની એટલી બધી કિંમત છે દરેકને જેને જેને મળ્યું છે ખ્યાલ આવે એકત્વ એલ પેલું છે પણ એ ધરાતું નથી નથી રહેવા દેતું અને એના માટે આજ્ઞાધરમ એટલે આજ્ઞાધર્મ જે નથી રહેવું એનો બધો પ્રતિક્રમણનો ભાગ રહ્યો એ સ્ટોક આખો પડેલો હોય છે આખો તો નહીં પણ જે નથી થયો એ બધું હજુ છે આ કાળમાં કારણ કે બધું સુખના સાધનો એટલા બધા બહાર થઈ ગયા એટલે પ્રતિક્રમણના માટે અવકાશ જ નથી રાખવા દેતા નથી રાખવા દેતા ઇઝીનેસ થઈ યા થયું બધું થયું તે હે જેમ તેમ કઈ શરંજી પશુઆન ટેવું પડી ગયો તાત્પર્ય રાખવા જ ના દે આપણને ખ્યાલ ને પણ એને દાદાએ કહું છે કશું ઊભું નવું કરવાનું નથી પાછું એટલે આ વાતો બધી સાદવાદ છે તો એના જ્યાં કોન્ટેક જેમ હોય તેમ જો ના પકડાય ને એટલે વ્યવહાર તો બહુ મોટો વિશાળ છે એક એક શબ્દ એના અપેક્ષા આ બધા એના સંદર્ભમાં બરાબર ના પકડાય તો મુશ્કેલી થઈ જાય એમાં રામ તો એક જ કહે છે દાદા મારે બીજું કશું નહીં મારે કંઈ નહીં છાયા નહીં એક વાત બોલી ગઈ અમને કે દાદા સિવાય બીજી કોઈની છાયા મારા પર ના પડવી જેવું થઈ થઈ ગયા પાકા પાકા થઈ ગયા મીનું જ કે છે કે પપ્પા પાકા થઈ ગયા છે <laughs> अच्छा फरजियात मरजी एने के, के? के, के कोई दिवसे गैर हाजर न रहे कहू અને મરજીયાત એ જ પણ કહેવાય કે હંમેશા એ કાયમ ના હાજર રહેવા કહીએ છીએ સમજો અને ફરજીયાત એવું કહેવાય કે જે આજે શરીર સાથે છે અને પોતાની મરજી ચલાવતા નથી તે યથાર્થ ફરજીયાત કહેવાય એની ત્રણ યથાર્થ ડેફિનેશન આ તમને એમ કહી અને વ્યવહારમાં તો તમે જણો છો તણાવની ડેફિનેશન કેમની હોય છે આ બધી બાદ સમજાઈ અદભુત હા અને પછી હાજરી મૂક્યું તે હાજરી એના માટે કે જે તટસ્થ છે પોતાના શરીર જોડે પોતાના મન જોડે પોતાના અંતઃકરણ જોડે અને પોતાની ઇન્દ્રિયોના બધા વ્યાપારો જોડે તટસ્થ છે એમાંથી એ કોઈનો પણ એ પક્ષપાત લે જ કરે જ નહીં એ પક્ષપાત કરાવડાવે લાક કરાવડાવ છોડશે જ નહીં કોઈને એનું મારા પણ કરાવર નહીં છોડે કોઈને આને દાદાએ પોતા પણ પછી મૂક્યું અને શ્રીમદજીએ આપોપો મૂક્યું દાદાએ પણ મૂક્યું છે પણ દાદાનો આ સ્પેશિયલ શબ્દ પોતાપણું નીકળ્યો બહુ સુંદર નીકળ્યો નવમી આપતા બહુ વિસ્તાર છે પોતાપણું સાથે વાળું મળ્યું છે અને એમાં આઈ ફેક્ટર વગર તો માય હોય શકે જ નહી શું નહિ તો એ વિધવા થઈ ગયેલું કહેવાય વિડો બહુ સારું કિરીટ નહીં સમજાય એટલે આપણો અહંકાર એવો સુંદર થઈ ગયેલો હોય રૂપાળો હે એટલે પેલું વિધવા જણ થવાનો વખત ના આવે આ શરીરનું એ કરેક્ટનેસના ભાગમાં જાય છે દીળુભાઈ ખ્યાલ આવ્યો એટલે આપણો આ ડિસ્ચાર્જ અહંકાર છે તે એની સાથે આ શરીર ડિસ્ચાર્જ અહંકાર તો શરીરને ચલાવનારો છે આપણને ચલાવનારો ના હોય એનાથી આપણે આની અંદર બંધ થઈ ગયું એને ચાર્જ બંધ થયું કે સર્જનાત્મક બધી ક્રિયાઓ આપણી બંધ થઈ ગઈ વાત સમજાય કિરીટભાઈ ડોક્ટર સાહેબ એમને બહુ જ ઈચ્છા છે એમની જોડે તમે બહુ ખૂબ રહેજો ખૂબ ચર્ચા કરજો પોલીનભાઈ ને તમે બધા હા જેમને સમય મળે મળજો આ બધા આપતા પૂર્વ તમને જેમને જેમને યોગ મળે ને મળતી ને એમને ખૂબ વાતો કરજો બહુ સારા ખુલાસો પડશે હમ કારણ કે બધા મુક્ત છે એમને એ સમય છે બધું જ છે પણ બધે જ ફરે છે ને આજે લગભગ આખા ભારતમાં વિહાર બધો થયા કરે છે એમનો આખા ભારતમાં થાય છે પરદેશમાં જાય છે ખરું જ પણ છતાંય અને પર્યુષણમાં તો આઠ દિવસ તો આજે નવ કેન્દ્રો ઊભા થઈ ગયા નવ છે કેટલા છે નવ કેન્દ્રો થયા આપણા અરવરાય ઉમેરી ગયું अलवर एमरी अलवर छे हिंदी भाषा नु सिहद्वार कहूं सीहद द्वार मेहनत सिंह मूक सिंह द्वार अतः <laughs> एवं बदा गामनों जो उल्लास आप पुत्र बहुत मजा आए जाए बदा अरे अलवर रसिक भाई एक वक्त जया जसों तो ते छोड़े नहीं आ बदा जयपुर ने दिल्ली वे સેન્ટરમાં આવ્યું એટલે એને સિંહ દ્વાર કહ્યું આ મોગલો બધા હતા એનાથી પછી દિલ્હી સર થાય બધું અહીંથી જવાજ ના દે એવું બધું છે એનો હિસ્ટ્રી લાંબો છે હા એ પ્રશ્ન બહુ મોટો છે આખા સમાજ માટે અને વિશ્વ માટે અને ભારત માટે પણ આખો આજે આ છે અને આમાં ભારતમાં રાજધર્મ ન્યાય ધર્મ અને લોક ધર્મ આ ત્રણેય ધર્મો બધા જ ઝડપાઈ ગયેલા છે એકબીજામાં ગુચરું ગુચરું થયા જ કરે છે એકબીજાનું આ સમજવા થાય પેલો અને સમજ્યા તે ચાલ્યા જ કરે છે ખૂચ કરે છે આ ત્રણ ત્રણ ધર્મ સમજાય છે અને આ વાત સમજાય તે આપણું અક્રમ વિજ્ઞાન આ બહુ સમજ આપી શકે એવું છે બહુ સુંદર રીતે અને આપણે જે શરીર જન્મ પામ્યું છે એ ફરજમાં આવી ગયું છે કારણ કે એ ફરજમાં આવી જવા માટે એને એની મરજીથી એ જીવ્યું હતું આગળ એ જીવ્યું હતું આજનું શરીર નહોતું જીવ્યું પણ તે વખતે તે શરીરમાં જે જીવાતું એ શરીર એ જીવાતું શરીર આજે આ રૂપે આવ્યું ફરજ રૂપે આવ્યું એટલે મરજીમાં તૈયાર થતું શરીર ફરજમાં આ પરિણામ સ્વરૂપે આવ્યું પરીક્ષા અપાઈ એનું આ પરિણામ આવ્યું સમજ્યા ને અમે આફ્રિકા અરે ગયા ત્યારે અમે કહે સર ફર્સ્ટ ટાઈમ સી નાઇન્ટી કેવું હતું કે કે હતું ને તો પહેલી વખત અમે જોયું કે પેલી સાઉથ ઇન્ડિયન કેરાલાને એની બહેન હતી તેને પ્રસાદ હધુ પ્રસાદને એને વાઈફ શોભા કરીને અને બંને આ તો બધા સાઉથ ઇન્ડિયન વાળા બહુ એ એના ફાધર આર્મીમાં હતા ને એવું બધું હતું ક્યાંક પરંતુ એને બાદ થઈને આ બધું નીકળ્યું ને ત્યારે પછી ખુશ થઈ ગયા હતા દીપક આપણે ભરત આનંદજીને નિમિત્તે ગયેલા વાત નીકળેલી એમને આજનું જીવન શું છે તો કે આપણે આગલા ભાવમાં કરેલા કર્મનું આ કર્મફળ છે કર્મફળ કહ્યું ને આખો ગીતાનો ફૂડ એમને પડ્યો કર્મનો સિદ્ધાંત આખો ગીતા અને આપણા બધામાં શાસ્ત્રોમાં એમાંથી તરતો જાય કારણ કે ડેવલપ જીવો આ બધા દલો પતા શું ખુશ થઈ ગઈ એ ત્યાર પછી જ અને એટલું પકડાઈ ગયું પછી તો અમે ગયા છું જ્ઞાન ને અત્યારે બધા એ તો પાછા ઇન્ડિયામાં જ છે ને અત્યારે એની છોકરીઓ ભણી ગઈ એવું બધું આખું જન્મ પામ્યા ને એટલે માતાના ગર્ભમાં ત્યારથી ફરજમાં પહે ગયા માતા પિતા માટે પહેલામાં પહેલી ફરજ બંધાઈ ગઈ ફરજથી બંધાઈ ગયા એમની જોડે માતા પિતા બાંધતા નથી તોય જરાય માગતા નથી પકડી રાખે છે કોઈ માતા પિતા આવે એ તો એકબીજાએ વાલ કર્યું હોય એ તો શું કરે કંઈ જાય જાય કંઈ પણ કઈ જશે એ એટલે આપણા ભારતના સંબંધો કેવા સંસ્કારી એની કેવો સંસ્કારની બધું રહ્યું છે તે આજે ચાલ્યું આગળ ચોપડા લખાઈ ગયા સાથળો એ જ પ્રમાણે ચાલ્યા કરે છે આગળથી ચાલ્યું રહેલું લયા કરે પણ આજના જમાનામાં આજના સંજોગોમાં જરૂર છે ये कई कोई नव आप सके नहीं ज्ञान अपी सके विज्ञान आप सके अक्रम विज्ञान शब्दों बोलाय नहीं अक्रम तो जाप्त है बार ते बोली ना सको कोई समझी नहीं सके तब दूक्रम को जैन प्रखर जैन ना समझी सके कोई प्रखर गमे ते लाओ ते निश्चयवादियों लाओ तो ना समझे एक नही समझी सके एट्ले मरजी मरजियात फरजियात हाजरी बहुत मोटो शब्द है हाजरी महात्माओ माटे महात्माओ एटे जे गैरहाजर रहना स्वभाववाड़ा था हाजर थाना हमें अवकाश मो ए हाजरी आपे एमने अने आप आगर एशी टका नेव चले कॉलेजों स्कूलों में एवं नहीं हंड्रेड पर्सेंट हाजरी जी शे <laughs> महात्मा ने અને દાદાએ ત્યાં સુધી કહ્યું કે સત્સંગ ચાલે તમે ના આવ્યા એટલે ગેરહાજર ના કહેવાય પણ તમારા દિલમાં ભાવના છે ને એ હાજર જ કહેવાય પછી સંજોગો તો સંજોગો જ છે તો જ્ઞાનીને છે કોઈને નહીં છોડે કોઈને ના છોડે તીર્થંકર ભગવાનને ના છોડે કોને છોડશે કોઈને ના ત્રેસઠ સલાહકાર પુરુષ કોઈ ગમ સમજ પુરુષો પણ ના કોઈને ના છોડે સંજોગો સમજાવ્યું ને પરંતુ संयोग विियोगी स्वभावना है ये ज्ञान धीमें धीमें अपना में स्टेबल थत जात स्थिर थत जात तो गमे तो संजोग आसेने एम धीरजी एम निका आपने के अपना में जो रॉंगनेस है ये रोंगनेस निकलता अपना में करेक्टनेस आती जती जैसे धीमे रही एकदम नहीं थाय शुरुआत में तो फटफट फूट फूटी जवा बढ़ाएँ घा लोग तो आ बहनों कोई हाबरु कोई नहीं कोई कहते जा, फटकी जाए कैसे बोले शूं <laughs> बना बदकी जाए फटाको क्यों आत बोले प्रयोग में आई जाए जैसे बट्ले अपनी समझ जेम जेम विकसे ने किट भाई अपना मन वचन क्या नहीं जोड़ेना नजीकना संबंधों साथ नहीं તેમ તેમ આ બારમાં પણ તમારો વિકાસ થતું જતું જાય બહાર જેની જોડે પરિચયમાં આવતા જાઓ તેમ તેમ એ આખા બધા પ્રયોગો થતા જ રહે ત્યારે તમારે એમ એમ થતું જતું જાય સમજાયું પ્રયોગો તો બંને બધી જાતના થવાના ગમતામાંય થવાના ના ગમતામાંય થશે જશે કાં આપણું જગત જ કમ્પોઝ થયેલું છે તો આખું આખું કોમ્પોઝિશન જ એનું છે ગમતા બેનું જોડિયાનું સમજાયું ને એને જ આપણે સાસરાની પાછામાં રાગદ્વેષ કહ્યું રાગદ્વેષ જલ્દી પકડાય નહીં કોઈને હમ પકડાય નહીં હે માયાના લોભ એ રાખ છે એવું પકડાય નહીં અને માયાના લોભ આપણને છોડ્યા વગર રહે નહીં કે તમને હાથમાં આવ્યા પછી શું કામ છોડું હમ એટલે બે ખેંચતા ટગ ઓફ વાર ચાલ્યા કરે આપણી કહીએ એટલે આપણો મજબૂત ફોર્સ થવો જોઈએ જરાક ફોર્સ મજબૂત થવો જોઈએ કહ્યું કે મજબૂત હોય ને તો ધીમે રહીને પાસે છોડવું જોઈએ દાદાએ એમ કહ્યું હા નહીં તો એકદમ છોડશો તોય તમને દોષમાં બેસી જશો कभी पड़ी जाए वगे छोलाय शू थ दाखलाओ पर एटूमने समझ मूकी से दादाए पर ये आखो विस्तार से आप मूकी आत्मा ने शरीर संदर्भ में देह आत्मा संदर्भ में तो बहुत धीमे धीमे थे महात्मा जेमनी दृष्टि से जी सके बीजा काम नहीं दृष्टि वगैरह नहीं कर पी ए बौद्धिकवाद में चाल बौद्धिकवाद खोटो नहीं आ काल में बहुत चा એ બૌદ્ધિક વાતમાં એ બુદ્ધિમાં આજે આજે સો ટકા તો ના કહીએ પણ લગભગ સો ટકા એમ બોલી શકાય આપણેથી હું તો મને લાગે છે કે આપણે સમ્યક બુદ્ધિથી કોઈ આવેલા જ નથી પરંતુ માણસએ જેવો સંસ્કાર જેવું કુટુંબ જે બધું મળ્યું હોય એ પ્રમાણે હઈએ આપણે એટલી શુંઝ લઈને આવ્યા એ સૂઝને કોમન સેન્સ કહીએ સમ્યક સમ્યકતા કહી શુંઝ શું સમજાય છે ને શૂઝ કહે છે ને શૂઝ નથી પડતી એવું નથી બોલતા એ શું શું શબ્દ એ બહુ સારામાં કમાણી છે શરીરની માણસની અને દરેકને મળે આ પ્રાણીઓ ભાઈ શું હોય પણ બધા નીચેના લેવલની હોય એમની શું એનાથી બધા એકબીજાના રહેશે કે આ લોકો ખ્યાલ આવ્યો એટલે એ એ છે આખું એટલે હાજરી શબ્દ આપણા મહાત્માઓ માટે આજ્ઞાધર્મની જાગૃતિપૂર્વક આપણે કેટલા હાજર છીએ અને કેટલા હાજર નથી રહી શકતા ત્યાં આગળ આપણો બધો સ્કેલ રાખવો જ પડે आप ग्राफे पेलु रिंगे ट्रेडिंग बहु <laughs> <laughs> रिंग <laughs> भारे त्याज नहीं दादाजी आर्जी शब्द है साई हा? बाबा थे साई बाबा सबका मलक एक मर के मर्जी ने कहूंगा માલક તરીકે નથી કહ્યું સમજાયું દુનિયા એમને એવું લાગે દાદા એ છે ચૌદ બધું તારે મરજી તો બહુ મોટી વસ્તુ છે ચાલો જય સચિદાનંદ હરીશભાઈ સાહેબ થઈ ગયું દસ ને હાથ થઈ છે આઠ चाल नमो वीत नमो है नमो, वीत्रागाए। नमो નમો સિદ્ધાણ નમો સિદ્ધારણ નમો આય રિયણ નમો આય રિયણ નમો વજયાણ નમો વજયાણ સવ સાહુણ નમો લોહેણો પંચ નુ એસો પંચ નુકારો સવ પાવસણો સવ પાવસણો મંગલાનાં ચે સિ મંગલાંચે સિંહ પડમ મંગલમ પડમ હવાય મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઔમ નમો મહાત્મા પંકજભાઈ શાહ એમનો અજન્મ જન્મ દિવસ છે અને ધનંજયભાઈ ભટ્ટ બે તરફ થી આજની વ્યવસ્થા છે જય સચિદાનંદ